એટલે ત્યાં જેવી આ વાત છે આતંક ભાવના ભાવી ગયો બોલે લોકો એના જેવું કે આતંક ભાવના ભાવી મારામ હાથ છે ધનર્જા માટે ગણ તમે ના પ્રગતિ મળવાની બધી શક્તિઓ બધી ખરાબ થઈ જાય શું થાય એની હદ ઉધી વાંચવાનું હોય હજી બહાર કહેવાય નુકસાન કરે તમને સંજય વાછલા થી આપણને કાંતિ રે કાં જ્ઞાની પુરુષ ની વાત છે એટલે કાંતિ રહે પણ એનો અર્થ એવો નથી કે અહીંયા આંતરે રહી રહેવા જો પોતાની જાતને પૂછવું જોઈએ વાકેલો વાકેલો બધા જે દવા પીતા રોગ ના બટે એ દવા પીનાર ને ભૂલ છે કે દવાની ભૂલ છે પછી જો ભોગ ના ભરે તો મારી પાસે વચે હોય શાસ્ત્ર લખવા જેવી હોય તો જવા કરવું કે ત્યાં ગયા વગર ગયા વગર બંધન છે વાત જવા દો પણ લોકો ક્યાં થઈ ગયા આવું બતું છે લોકો એ લાભ કર્યો એમાં અમને શું નુકસાન એ તો કઈ શું લોકો એ લાભ આવે છે ભ્રમણા માં રહી ગયા ભ્રમણા માં રહી ગયા હા ભ્રધા ભાઈ છે કારણ કે એમના અંતરાલ કર્મો બધા ના કરે જે હોય એવું ચાકી જોવી પડે એટલે અમારે જવાબ આપવો પડે અમારે ધરી માંગી ધ જે ગરાેટ આ ભાવના આપવા હોય તો આપણા આપડા થાય કરવાનું કઈ શક્તિ આપો કે શક્તિ આપો शक्ति मूक्ति मगे मन शक्ति मगेस्तु वि मैं मैं नक्ति आप क्या अभिप्राय पर लभिप्राय बदलाय तो मोक थे तो मोक थे क्रियाओं अभिप्राय जीवन, जीवन नो पलटो कही सकियावल जो हाँ क्रियावल दूरी वस्तु न करी थे आत्मा आदमी कोई मो दे કે જેના પડે તમારે તમને કેમ લાગે છે જ્ઞાન ને જાણો જાણવાનું અવિરતી અહી આગળ છે આવી બે સીસીઓ ભરેલી છે એકમાં થાય છે ગરીમાથી ગરમા એટલે આપડે સેવા કહીએ અમારી ના લેજો એના ખૂબ થોડું સમજ માં આવે આ જ્ઞાન હા જ્ઞાન બંધ જાય આ જ્ઞાન જોયે કે સમજ આવે પોતાને સંભાળવાનું આક્રમ વિજ્ઞાન તો સદીવ જ્ઞાન છે પોતાને પછી કરવા ને અમે થયા છે અક્રમ નાનું નામ સંયમ ત્યાંનું નામ સંયમ આગળ નામ સંયમ કદાચ હિન્દુસ્તા કરતો આ કસાયો થયો નારા હા એ છતા નથી પછી પ્રજાયો એમને ઇન્દ્રિયો આઠ ની ઇન્દ્રિય બસ આમાં એના પથરો આમ વાપો છે દેખાતો હોય તો દસ થી લઈ લઈએ કારણ કે મસ્ત છે જેમ ભૂદવા ઇન્દ્રિયો મસ્ત છે એ બેસી પર બેસી પર કોઈ કોટી ખરી આત્મા અને વાસનાત્મક આત્મા આત્મા અને એથી બે પર ભગવાન ભગવાન ના કેવાય ભગવાન ભગવાન જોખમ એટલે જયારે પણ હું તો જોખમ જારી કરું નહિ છોકરા લક્ષ્મી અને વિષયો દૂર રહે છે એમને ઉપદેશ ના અપાય મને પૂછાય કરવી એ નરકે જવાની નિશાની છે પ્રરૂપના ક્યારે ક્યારે કસાય કથાય કંટ્રોલેબલ કરાય કે અને આપડે મિક્ષાથી ગણિત છે ત્યાં સુધી એનાથી ઉદ્દેશ ના આપી શકાય આદેશ એ ના આપી શકાય કઈ વ્યક્તિ છતાં સદાજના બીજી કઈ વ્યક્તિ છે માતા માં ઈશ્વરે વિચાર શક્તિ આપી છે માણસ વાપરે માણસ ને ઈશ્વરે વિચાર શક્તિ આપી છે જો વાપરે તો માણસ ને ઈશ્વરે વિચાર શક્તિ આપી છે જો વાપરે તો એમ કેવા માંગે છે આ જગત માણસ જરૂર નથી સ્વતંત્ર વિચાર કરી શકે કોઈ જરૂર નથી સ્વતંત્ર વિચાર કરી શકે કઈ રીતે દાદા જરા વિસ્તારથી કહો ખલાસ થતા સુધી નિરંતર થયા કરે છે એટલે એમાંથી ઉદ્દર પરમાણુ ઉડે છે નિરંતરે ઉડ્યા જ કરે છે આક્રોશ થયા કરે છે શું થાય છે આ મારા હિત નું એ વાંચી શકે છે આ વાંચી આ પરમાન વાંચી શકે છે આ મારા હિતના છે અને આ મારે હિતના નથી એટલે હિત કરી અહંકાર શું કરે બુદ્ધિ સહિત વિચરે વિચરે અને તેની જન્મા કાર થાય એટલે વિચાર કેવાય નઈ તો વિચાર કેવાય વિચરે તો વિચાર વિચરે વિચરે છે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં વિચાર હેલ્પિંગ છે પણ તે વિચારે જે વિચાર થયા તે મોક્ષ થવાનો નથી વિચાર નો અર્થ એવો વાસના ક્ષયના ક્ષય થયા વગર હા નિર્ચાર કરવો કેવાય છે કે મન ચાલુ જ હોય થતા વિચાર કર્યા પછી જ આવે પછી આવે ને હા કાકાશ એ શું છે મનોનાશ કરવા જેવો નથી મનોનાશ એટલે મંદુ છે ઓપરેશન કરે તો થાય મંદુ ઓપરેશન મને કે મારું મન છે તે વાપરે મેળી ઓપરેશન કરી આપી આપવી પડશે ઓપરેશન કરતી હોય નથી કેતા જોખમ જેવા માં આમાં જોખમ જે માટે ચાકી આપવી પડશે એવું કરે ને તમે એવું મારે જોખમ એટલે ચાકી નવી પડે तो आप मर्यादा में हो गए और लीजिए जोखिम से तब तक चाकी आप कहीं हमस्तु हाथी सुगो जीते गए और चाकी आप उधर करो तक हमस्तु जोखिम से मतलब हो गए मैं कह दूं क्या मानो आप निर्णय करी इले समय एक्शन मान ले लीजिए तो तुम्हारा नाम ए एक्शन मान ले દુનિયા પણ મન કેવું હોય પણ ઉભું ના રહે ઉભું ના રહે અને તમારું મન તો હોય છે મનની સ્થિતિ માં ભૂલ્યા કરે છે ગ્રંથિયો વાસના ઉછળી જાય એટલે મન ને ક્યાં લગાડવું મન ને ક્યાં લગાડવું મન ને લગાડવા કરવા માટે જાત જતા લોકો ચક્કરો હોય ચક્કર હારે ચક્ર હોય બધા ચક્ર હોય નહીં તો જમી અ રામ રામ રામ રામ રામ કેવું આપણે માનતા રહે બોલે તો નથી જે બોલે છે આ બીજી બીજી બોલે થશે કારણ કે તમે લોકાર મંત્રી બોલ્યા કરો તો જો સમજી ને બોલે ને તો મંત્ર નો અર્થ સમજાવો નવકાર મંત્ર નો અર્થ સમજાવો ગયો નથી આવો બીજા ગયો નથી રામ નામ લીયે છે રામ નામ લે છે રામ નામ લે છે બરોબર બોલો નવવારી હં એટલે કોને તમે નમસ્કાર કરો કોણ છે કમિશ્નર થાય ભગવાન ભાવિક સિદ્ધ થયા પછી તમે એમને અરિયંત કેટલો ગુના લાગશે બે જગ્યાએ છે સિદ્ધાર્થ માં ભગવાન સિદ્ધાર્થ કર્યા ત્યારે મારી હું સિદ્ધ પુરુષો વંદન કરું છું તમારી બધા સમજ પડે બધા ભૂલ તો ખબર પડવી જોઈએ હા એક વ્યક્તિ ના હોય તો અરિહંતુ હવે કોને અરિહ કહેજો એટલે આપને પૂછવા માંગે છે એટલે માવરી બગાડ કેતા ગયા છે કે લક્ષ્મણ રાખી નવો નિહંતા બોલો ફળ આપે વર્તમાન શીર્થંકર જોઈએ કેવું વર્તમાન શીર્થંકર છે તમને વાત સમજાય આપશે ફોટો જોઈએ છે શ્રીમંત નમો સિદ્ધાંદ્ય કર્મોથી રહી થયા છે આચાર્ય ભગવાન આચાર્ય મહારાજ હોય ના નથી જોયા જોયા નથી આચાર્ય ભગવાન આત્મ જ્ઞાન થયા પછી ના આચાર્ય આચાર્ય છે આત્મ જ્ઞાન થયું થવાચાર્ય પણ તે સાચા આચાર્ય પછી આચાર્ય એટલે પોતે આચાર પાડે પછી ઉપાધ્યાય એટલે પોતે પોતે શાસ્ત્રો ભણે અને બીજા લોકો ને ભરાવડાવે ઉપાધ્યાય પામે પછી નમો લોયે સબળ સર્વ સાધુઓ એટલે જે આત્મા છે કેમ ખબર પડે આપડે એમને પૂછ્યા તમ નાખે પણ આપડે કહીએ કે સાહેબ બરોબર નથી ખબર પડશે કસાઈ કસાઈ આચાર્ય ભગવાન આચાર્ય ભગવાન પ્રભાવ કેવો હોય આચાર્ય ભગવાન પ્રભાવ કેવો હોય એ કે વચન વચન પ્રમાણે વર્તન બાપા આવ્યો હતો તે છોકરો ચાર રીતે આપવા કર્યો છે બાપા એને છોકરા દાદાજી ના દર્શન કરી નામ સભો કરી પંદર ની વખત કર્યું ત્યારે ભરું પણ આમ કર્યું પડે હા હું તો ફરી કેમ ઉદોભરી કરીએ છીએ હંકાર હોય તેમું હા બાળક મારા હું રમું એની જોડે કહેશો પછી નમસ્કારો કે નમસ્કાર છે રીતે પ્રકાર કરી નાખે મંગળ આરંભ છે બધા મંગળો નો હોય પ્રથમ મંગળ છે શું કે છે મંગળ ડાક્ટર સાહેબ ને સમાધિ આવી ગઈ એ લોકોએ ફેરફાર રહી છે અને આ લોકો રામાયણ લખ્યું છે કે લોકો ઉપર પ્રભાવ પાડવા પ્રભાવી એની કથા લખી છે અને ઓલા ગીર એના ચાણા પાડ્યા છે જયભાઈ રામાય લખ્યું તેમાં લખ્યું કે સીતા રાવણ ની પુત્રી હતી આમલ સાયન્સિસ્ટ ખાડો ખોદી પછી ઉપર ચડે ખબર એને પછી દહી મૂકી દીધું ઘોલ માં મૂકી ઘોર ખોદી દે બોલે બોલતા બોલવું બોલે લાગેભાઈ ના આવેલો સરસ થઈ ગયો તેનો રી આ કાઢકા થઈ જાય એટલે જીવન નો ધ્યેય નક્કી થાય નક્કી થયો નિશ્ચય ગરીબ નથી કે બોલ્યા બધા આપડે હજી બોલે આજે બોલી છે ત્યાં આજે પૂખરાય ના જવાનું એના કમ્પાઉન્ડ માં ભૂખવા હારું ના જો કોઈ ધર્મ એવું ના છે રોગ કઈ જાત નો ઓગણચાળીસ પછી થયેલો રોગ ઓગણચાળીસ પછી નો રોગ થયેલો હેગ કેવા ડોક્ટર હા એવો ડોક્ટર બલી આવ્યો છે શું અને ભાષા પર કંટ્રોલ બઉ સરસ ભાષા પર કંટ્રોલ વાણી સારી બાદ માં કશું જોવાનું એટલે ભાષા પર કંટ્રોલ એટલે ખુશ થઇ ગયું સુર સુરુમાં લોકો જે હતા તે એક વખત એન સ્ટેશન એ હોય અને રચના સ્ટેશન શું કહેવાય સ્ટેશન નહીં એન સ્ટેશન નહીં વચ્ચે સુરત નવું ને આ બોલાય ખાતરી બધું થઈ ગયું આપડેન્ટ પરિકતા એ ખબર જ નથી ધર્મ ની ખબર જ નથી સમજતો ધર્મ આ ચીડો તારે ખબર પડે પંદર વર્ષ નું થયું પંદર વર્ષ નું એનું જ્ઞાન થયું ભણ્યા હોય હતેર માં સોતેર માં સોતેર નવેમ્બર નવેમ્બર તમે તો એના સારું હોય તો વગેરે આવવું પડે કેવું આજ્ઞાદ આપો તમે આ કર્યું મારે આવું છે ના એટલે બીજી એ સંગાત તો છોડવા જેવો જ નથી સંઘ અને સંગાત એવું છે જ્ઞાની નો સંઘ એ સંઘો સત્યવાન સંઘ નો સંઘ એ સંઘ આ સંઘ સંઘ ને આ સંઘ પેલો સંઘ સંગાથ અને સંગાસ માં ફરક શું કેઘ એ કીધું અને સંઘ અસંઘ જયારે સંગ કહીએ ને સંઘ જ્ઞાની નો જ્ઞાની પુરુષ નો સંઘ એ તો ઘ થઈ ગયો આ તો ઘ છે સંઘાલ ને જરૂર સાવ થાય સંઘાલ ને જરૂરી સંઘ નો સંગાથ હોય સંઘ નો સંઘાથ નો સંઘ નો પછી આપડે લોકેશ મારો હંગાત કરજો કે છે ને મૂળ અર્થ એ જ કે વાતચીત કરે જે પરીક્ષા ખબર પડી ગઈ હતી આશીર્વાદ પરિણામ ખબર પડી ગઈ આવ્યું આ ના આવડે એના આવડ્યું આવે લઈ ગયો સાથે જવાબ દેતા નહિ આવડે બીજું આગળ એટલું કપાય ને જો હજી વાત છે ખરાબ કરીને રહ્યા પેલા ઉપરી રહ્યો ઉપરી રહી નઈ અમારે ઉપરી ના રહી ઉંદર ની સ્વતંત્રતા નો કોઈ ઉપરી ના રહ્યો ને એક વાક્ય આવે છે અક્રમ માં આવે છે એક વાક્ય એટલે મારી સત્તા તો જોવું અને જાણવું એટલી જ છે એટલે એકલી આ સત્તા નહિ તો આપડે એકલાય કહ્યું આ વાક્યો નવાક્યો છે ભગવાને બનાવ્યું અને ઉપર રહે છે હા ભરી ખાલી કઈ દે છે અનેક રોંગ બિલીફોથી કરેલું દાદા બાબા જાતે બાબો માને પછી પાછું મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્ર માં બાબા કેમ જ મહેન્દ્ર કેમ પપ્પા કેવું પડે તો So they okay.